સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણા દેહમાં જીવ ભેળો કોટાન કોટી સૂર્યનો પ્રકાશ છે પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ન રહે એમ મહિમા કયો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો બે માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થતા જાય એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજનો મત તો કથા કીર્તન વાર્તા ધ્યાન એ જ કરાવવું છે ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં ત્યારે હવે આપણે શું કરીએ ને આવો જોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડોધામમાં જશે એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને કારખાના તો દાડે દાડે વધતા જશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સાધુ જેવા છેવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહીં તે કાંઈ ચમત્કાર જણાવે તો તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંધીખાના થાય માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટાના ગુણ વિભૂતિ ઐશ્વર્ય પ્રતાપ ગંભીરપણું ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફુરે તેણે કરીને સુખ વર્તે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે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 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને કોઈ દાડો ગડપણ આવતું હશે કે નહીં એમ કઈને વળી કહ્યું જે જીવને જ્ઞાન થાય ત્યારે ગડપણ આવે પણ તે વિના તો ગડપણ આવે નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે ને આપણું તો ભગવાન બહુ માની લે છે સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કયો છે તે ઉદ્ધવ જ્ઞાની ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાન વિના અધૂરું ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહીં પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી તો પણ મહારાજનો મત નિરાત્માનમ બ્રહ્મરૂપમ માનવું એમ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં એને તો જ્ઞાને કરીને હેત થાય ને કૃપાનંદ સ્વામીનું ને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું એમ મહારાજ કહેતા